માર્કની લખેલી સુવાર્તા એનો તેરમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય તેરમો અને મંદિરમાંથી તે નીકળતો હતો ત્યારે તેનો એક શિષ્ય તેને કહે છે ઉપદેશક જો કેવા પથ્થર હતા કેવા બાંધકામો અને યસુએ તેને કહ્યું કે શું તું એ મોટા બાંધકામો જુએ છે પાળી નહીં નખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહીં अने जैतूर पहाड़ पर मंदिर ने साहते बैठो तर पित्तरे तो याकूबे तो योहाने तथा आंद्रिया ने एकांत में पूछू अमने कहे ये क्यार जयरे ए बधा पूरा थाना हे तर शू चिन्ह हे असुते कहवा लगे कि कोई तुला नाखे मटान रहो घना कहसे कि हूँ छूला नाख से પણ જ્યારે તમે લડાઈઓ વિશે તે લડાઈની અફવા વિશે સાંભળશો ત્યારે ગભરાશો નહીં એમ થવું જ જોઈએ પણ તેટલેથી જ અંત નહીં આવે કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે ઠેકાણે ઠેકાણે ધરતીગમ થશે ને દુકાળો પડશે મહા આ તો આરંભ છે પણ પોતા વિશે સાવધાન રહો કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો અને તમે મારે નામે હાકેમો તથા રાજાઓની આગળ તેઓને માટે શાયદી થવા સારું ઊભા કરાશો અને પહેલા જ સુવાર્તા પ્રગટ થવી જોઈએ અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાદિન કરશે ત્યારે શું બોલીએ તે વિશે અગાઉથી ચિંતા ન કરો પણ તે વખતે તમને જે આપવામાં આવશે તે બોલો કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા છે અને ભાઈ ભાઈને તથા બાપ પિતાને તદા પિતા છોકરાને મારા દરને સારું પરસ્વાદીન કરશે અને છોકરા પોતાના માતા પિતાની સામે ઉઠશે અને તેઓને મારી નાખાવશે અને મારા નામને લીધે સૌ તમારો દ્વેષ કરશે પણ જે અંત સુધી ટકશે તે તારણ પામશે પણ જ્યારે તમે ઉજ્જળના અમંગળપણાની નિશાની જ્યાં ઘટાડત નથી ત્યાં ઉભી જોશો જે વાંચે છે તેને સમજવું ત્યારે જેઓ યુદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય અને ધાબા પર જે હોય તે ઉતરીને ઘરમાંથી કંઈ લેવા માટે અંદર ન પહેશે અને જે ખેતરમાં હોય તે પોતાનું કપડું લેવાને પાછો ન ફરે અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તો જેઓ દૂધ પીવડાવતી હશે તેઓને અફસોસ છે અને તમારું નાસવું શિયાળામાં ન થાય માટે પ્રાર્થના કરો કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે તેવી વિપત્તિ દેવે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહીં અને જો પ્રભુએ એ દિવસોને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ બચત નહીં પણ જે પસંદ કરેલાઓને તેણે પસંદ કર્યા તેઓને લીધે તેણે એ દિવસોને ઓછા કર્યા છે અને તે વખતે જો કોઈ તમને કહે કે જુઓ અહીં ખ્રિસ્ત છે કે જુઓ તે ત્યાં છે તો માનતા નહીં કેમકે જૂઠા ખ્રિસ્તો આ જૂઠા પ્રબોધકો ઉઠશે અને ચમત્કારો આ અદભૂત કામો કરી બતાવશે એ માટે કે જો બની શકે તો તેઓ પસંદ કરેલાઓને પણ ભૂલાવામાં નાખે પણ તમે સાવધાન રહો જુઓ મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે પણ તે દિવસોમાં એ વિપત્તિ પછી સૂરજ અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળો નહીં આપે ને આકાશના તારાઓ ખરવા લાગશે ને આકાશમાંના પરાક્રમો હલાવાશે ત્યારે તેઓ માણસના દીકરાને બહુ પરાક્રમ તહિત વાદળામાં આવતો જોશે અને ત્યારે તે પોતાના દોતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે હવે અંજીર પરથી તેનું દ્રષ્ટાંત શીખો જ્યારે તેની દાળી કુમળી હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે એમ જ તમે પણ જ્યારે તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણું કે તે પાસે એટલે બહાર આગળ જ છે હું તમને ખચિત કહું છું આ બધા પૂરા નહીં થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં પણ તે દિવસ પછી તે ગળી સંબંધી પિતા વગર કોઈ જાણતો નથી આકાશમાંના દૂતો નહીં દીકરો પણ નહીં સાવધાન રહો જાગતા રહીને પ્રાર્થના કરો કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને એટલે પ્રત્યેકને પોત કામ સોંપીને દરવારને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી માટે તમે જાગતા રહો કેમકે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે સાંજે કે મધરાતે કે મરઘો બોલતી વખતે सवरे रखे ने अचानक आने ऊंता जुए अ कहू छूत सर्व ने कहू छू के जागता रहो